સમજાય તમને શું કરશો પહેલું હેન્ડલ મારવો દેખાય છે પછી તમને એટલે થોડા થોડા અભ્યાસ કરજો પંદર મહિનો પચીસ હાજર થઈ જશે સમજાવ્યું છે ભાઈ તમને ના સમજાયું તો આખરી ઊંચી કરું છું તો મારી સમજાવું તો તમને સમજાવી દઈ તમને સમજ તમને બધાને સમજાઈ ગયું ચાલો તને સમજાવી ના સમજાય બરોબર